નિજ સ્વરૂપ જાણ્યો નહી જો નિજ સ્વરૂપ ધ્યા भटकवानू छे, छे न दशा अगम्य हूँ जी न दशा अगम्य हूँ સુધી જ ભટકવાનું છે જ ભટકવાનું છે જીન દશા છે અગમ્ય હું જીન દશા છે અગમ્ય હું પહેલિ ક કે છે લખો પણ પહેલી કહો કે છેલ્લી કહો પણ અગત્યની છે એક જવા અગત્યની છે જવા પહેલી કહો કે છેલ્લી કહો પણ પહેલી કહો કે છે अगत्य नी कजवा अगत्य नीज हूँ पोते मूड़ कोण छु समझो हूँ पोते मूड़ छु समझो हूँ जहावीर आदिना जमाव अन चोबी सी ने वटवी अनंत चोबी सी ने वटाव नहीं जो निज स्वरू જાણ નહી જ સ્વરોધી જ ભટકવાનું છે ભટકવાનું છે જીન દશા છે અગમ્ય જીન દશા છે અગમ્ય ચૌ पुत गल पर मारोदलो की पुतगल पर मारो सर्वा भाषे स्वाप દદ્રશ્ય છે સ્વાપીલ્યા અદ્રશ્ય થ્રશ્યથ સેત્યા અદૃ્ય આતમવાસ સ્વત્વ અદૃશ્યામવાસ अनंत चोवी सी ने वटाव अनंत चोरी सी ने वटावी जावरो निज स्वरो थे थी जावा છે થઈ જાવા ગુ કૃપા છે મૂડ યાદ ગુરુ કૃપા છે મૂડ જે છે તે થઈ જાવા જે मूड़ आधार कृपा छूड़ा કી તો ચારે ગતિમા ભટ્ટ કે અશુદ અહંકાર ભટ્ટ કે અશુદ્ધ અહંકાર અનંત ચોવીસ બતાવી અનંત से देवाली जानियो नहीं जो नीज स्वरो नहीं जो नीज स्वरू दीज भटकवानुदीज भटकवा जी न दशा छम्य हूँ जी दशा छम्य होगी तो चारे बाकी तो मां भटके भटके अहंकार हंकार, भट हंकार।, भट हंकार। जय सच्चिदानंद आपने बिल्डिंग ना मेन गेट पासे अमुक फोर व्हीलर टू व्हीलर તરા વ્યવસ્થિત પાર્ક કર્યા નથી બિલ્ડિંગમાં રહીશો ને જરા તકલીફ પડે એમ છે તો પોતાના વેહિકલ બહાર જઈને જરા વ્યવસ્થિત પાર્ક થયા છે કે નહીં એ પ્રમાણે જોઈ લેજો જય સચિદાન દાદા ભગવાન ના અસીમ જય જય કાર અસીમ જય જય કારો દા ભગવાન અસીમ જય જયકાર દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસલીમ જય જયકાર દાદા ભગવાન ના અસલીમ જય જય કાર ભગવાન ના અસલીમ જય જયકાર દાદા ભગવાન ના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 टू व्हीलर जी जे सिक्स सी डी फाइव एट नाइन एट फोर थ्री वन टू और वन टू फोर आजम हो जरा व्यवस्थित जैने पार करू व्हीलर जी जे सिक्स सी डी જેરા આપણે ભાવિત ચંદ્રકાંત મહિના ધર્મપંથની નીરુબેન ખરા ને એમના બા ગુજરી ગયા છે મોટી ઉંમરના ચો તેતાળ ચોરાણું વર્ષના હતા કાશીબા નામ એમને ખબર આવી હરીશભાઈએ કહ્યું એટલે આપણે એમના માટે બે મિનિટ એમના કલ્યાણ માટે પ્રાર્થના કરીએ એ તો બીજું ગોઠવી આપશો જરૂર હોય તો આપડે બેસવાનું એવું નહીં અમે આ કાળમાં ઉપાધિ વાળા કાળમાં જન્મ થયો છે બધો નવી ઉપાધિઓ ક્યાં ઉભી કરવી હા આપણે શરીરને પંપાવ્યું છે એવું નથી પરંતુ જે ચિલા ચાલુ પ્રેક્ટિસ આવી છે કે શરીર કષ્ટ આપવું એ નહી તો એમ થતો સવાલ નથી પણ આ તો સામાન્ય વાત કરીએ છીએ સામાન્ય વાત કસ્ટ શું જયંતિભાઈ પરંતુ આપણા દેશની આખી પ્રણાલી કા તો ત્યાગ એમાં કષ્ટ કષ્ટ વગર ત્યાગ થાય નહીં ને આ વાત છે દાદા એ કહ્યું કે કષ્ટ વાળા સમયમાં કષ્ટ આપીએ તો શું હાલત થાય આપણી પરંતુ પ્રેક્ટિસ પડી ગઈ આપણે ઉપવાસો કરવાની અઠાઈઓ કરવાની બધી એટલે ચાલે પ્રેક્ટિસ છે આખી પરંપરા છે બધી પણ દાદા કહ્યું અમારો દાદા અગિયારસ નો એક ઉપવાસ કરે ને શુદ્ધ ઉપયોગ પૂર્વનો એ ખરું કામ કરે ખરું કામ અને ઉપવાસ તો બહુ મોટી વસ્તુ છે આહાર ઉપર બહુ મોટું એનું આપણા શરીરમાં જાગૃતિ જાગૃતિનું પ્રમાણ રહેવું બહુ જરૂરનું છે આહાર પર આપણે જાગૃતિ રહેવી એ સહેલી નથી એટલે સમજવાનું સુરેશભાઈ પૂછે છે કે બધા દાવા છૂટશે तयरे व्यवहार समझा सूत्र अपना सत्संग बदा दावा छूट से तार व्यवहार समझा दावा एटले थोड़ा पेलो केमेर आए नीते थोड़ा बस पे बस आ જોઈએ છીએ કે આપણા બધા જીવનોમાં જે આપણને ટેવો એવી પડી ગયેલી હોય છે જીવવાની કે અરસ પરસ આપણે સંબંધો પણ જીવવામાં આપણે રોજના જીવનમાં નજીકમાં હઈએ ઘરમાં હઈએ બહાર હઈએ બધે બધે જ એક જાતની પરંપરા છે પરંપરા કારણ આ બનેલું છે કે આપણું કયું કોક માને અથવા તો આપણે કહીએ કોઈ એ પ્રમાણે કોઈ સમજે નહીં તો એને સમજાવવા આપણે આપણો માથાકૂટ હોય છે કે આપણે કયા પ્રમાણે સમજાય એટલે પોતાના હિસાબે એના પડઘાઓ ક્ષમતા નથી એકદમ એ સમી શકે નહીં અને એ સમવા માટે જ બહુ જરૂરનું છે અનુભવ પ્રગટ થવા માટે અનુભવ પ્રગટ થવો હોવો ઘટતો હોય તો આ આપણે બીજાને ચલાવા જઈએ એટલે કે મનાય ને બધી રીતે કોઈ પણ પ્રકારે બુદ્ધિથી કે શક્ય નથી છતાં અંતરું રહ્યા કરે છે ત્યાં આગળ આપણો અનુભવ અટકેલો ત્યાં છે દાદા ભગવાએ તો બહુ સુંદર કહેલું કે જેને મારા વગર ચાલે છે ને ચાલશે એવું લાગે એ એના અનુભવ અને અનુભવ અનુભવ છે આવું દાદા ભગવાન કઈક સમજાવ્યું છે એટલે ત્યાં આગળ આ દાવા શબ્દ એટલે કે કોર્ટના દાવા નહીં પોતાની મતી મુજબ બીજા ચાલે એવી આપણી અંદરની જીવનની વૃત્તિઓ દરેક કહીએ છીએ ને કે માણસ એકલો તો છે જ નહીં ને એ તો સામાજિક પ્રાણી છે સામાજિક પ્રાણી છે એકબીજાની સાથે રહેનારું પ્રાણી છે એટલે અહીંયા આગળ અને એટલા માટે દાદા સમાજમાં રહેવાનો ગુનો છે એવું નથી કહ્યું ક્યારેય પણ પણ સવાર સમાજમાં રહેવાની કળા છે એક જાતની એ શીખી લો તમે આ કળા એટલે તો આમ વ્યવહારમાં બધા કે છે ને ગમે પરંતુ એ બધું જાત જાતનું બધું હોય છે શું જાત જાતની રીતે બધો વ્યવહાર છે આ એમાં દાદા ભગવાને આપણને જીવન કેવી રીતે અંતર જીવાય એ કળા બહુ સુંદર આપી બહુ સુંદર આપી અને એમના જીતા દ્રષ્ટાંત જીવંત દ્રષ્ટાંત ઉપરથી બધું કહ્યું જીવંત દ્રષ્ટાંત ઉપરથી એટલે આ દાવો શબ્દ તો આ પ્રમાણે કે પોતાને ઈચ્છા પ્રમાણે એટલે કે પોતાનું ધારેલું હોય એના પ્રમાણે બીજાને ચલાવવા ત્યાં હવે આમાં કઈ દાવો કરવા તો જતા જ નથી કોઈ પણ એ દાવા બધા કહેવાય છે ઇંગ્લિશમાં કોઈ ક્લેમ્સ કે દાવા કે બધા જ જાતનું છે એટલે આ વાતમાં બધા દાવા છૂટશે એટલે આપણે એમાંથી છૂટીએ ધીમે ધીમે ધીમે આપણે લાગે કે નહીં નથી આવું ત્યારે એટલે બીજાના કયા પ્રમાણે ચાલવામાં આપણે પ્રેક્ટિસ પાડવી પડે અને એમાં ખાસ કરીને ના ગમતા તરફથી અને ના પ્રમાણે આપણે ચાલીએ એ પ્રેક્ટિસ સાચી હસી કે એને બોલવાનું આપો અને બોલવાનું ફેરવતા રહજો ભલે એક રહ્યું પણ જજ્જર ફેરવવા માં કારણ કે અમારે કાલે અમેરિકાથી આવ્યું અમારા બિપિનભાઈ કે છે આપડે રાખ્યું ને સરયુબેને કહ્યું કે દાદા કોઈ પ્રશ્ન કરે છે ધીરજ ને આ જમાના માં અત્યારના કળિયુગમાં ધીરજ બધા જ પ્રકારે રહેવું એ બહુ મોટું લક્ષણ છે એ તો જ્ઞાન પ્રાપ્તિ માટેનું મોટા મોટું લક્ષણ છે અને જ્ઞાન સાચવવા માટે એવું મોટા મોટું લક્ષણ છે તમે કહો છો ને હાર્ટ એક્સેપ્ટ કરે છે પણ આ શરીર એક્સેપ્ટ નથી કરતું હા એટલે માથું એક્સેપ્ટ નથી કરતું માથું શરીર નહી માથું એ શરીર છે શરીર એ માથું છે માથું માથું હાર્ટ એક્સેપ્ટ કરે છે માથું એક્સેપ્ટ ના રહે બાકી છે લખાણ પટ્ટી કશું હોતું નોટિસો હોતી નથી કશું જ નથી બધું છુપું કામકાજ ચાલે છે છતાંય આત્માની હાજરી છે છુપા છુપા માં એક બીજા નો ખરા બધા વ્યવહારો થાય હા ના સમજાયું એટલે પ્રેક્ટિસ પાડવી પડશે ના ગમતા પ્રમાણે આપણે એને ચલાવે એના દાદા એ કહ્યું કે આપણું તો આંતર વિજ્ઞાન છે શું કહ્યું અને આ બધી વાતો બને છે આંતર લેવલે બને છે અને દાદા ભગવાને અહીંયા આજ સમજ આપી આપણને કે અંદર જીવન જીવવાનું આપણે આ ભારતમાં બધા સમજાવવામાં આવે છે જ્ઞાનની કઈ જરૂરી જ નથી વ્યવહાર જીવવું કેમ તેની જરૂર છે જરૂર નથી એટલે શું કહેવા માંગીએ છીએ કે જ્ઞાન જ્ઞાન ઉપર જે બધા જે છે ને એ સમજ કરીને નહીં જેના બાદ પુણ્ય સારી હશે ને એને એનો વખત ના બધું હશે બધું થઈ જવાનું છે પરંતુ આપણે એમ કે આ જ્ઞાન કેમ બધા પામે સારું એ ભાવના ખોટી નથી ભાવના ખોટી નથી જ્ઞાન એટલે જ પોતાની જાતને ઓળખવીને સમજવી બીજું કશું નહીં એ જીવન જીવવાની રીત છે એ જીવન જીવવાની રીત છે કયું જીવન તો કે દરેક માટે અંદરથી કેવી રીતે જીવવું અંદરથી એટલે આપણે હૃદયથી એ પ્રમાણે જીવતા જઈએ અને ના ગમતા જઈએ માથા જીવવા નથી દેતું તે અંદર પ્રેક્ટિસ પડશે સમજાયું ને એટલે માથું ધીમે ધીમે પછી હ્રદયના કહેવામાં આવશે નહી હૃદયનું હળતું નથી એવું બને છે માથું હૃદયનું હોપરીનું બને ખરું મહેશભાઈ પણ સામાન્ય આપડે રોજ ના જીવનની એ વાત મુશ્કેલી છે બહુ મુશ્કેલી ખરી મુશ્કેલી છે અને આજના કાળમાં ખાસ આજના કાળમાં કયું વાતો સમજે ને અને દાદા ભગવાને આ કહ્યું ભેદ પાડ્યો કર્મ શું છે વિજ્ઞાન થી આપણને પ્રકાશ આપ્યો તમારો શ્વાસ ધબકે છે જન્મ્યા છો જીવન છો મોટા થયા હવે જીવે જાઓ છો દબકતા શ્વાસ એમાં તમે જે જીવે જાઓ છો એ જીવવાનો તમારો જે અધિકાર છે એ તમારો કર્મ છે પોતાના અધિકારથી જીવત છે કે નહીં એ કર્મ કયો એ કર્મ અધિકાર કયો પરંતુ એ કર્મ અધિકારમાં જીવવાનું તમારો આ જે હક છે એને અધિકાર કયો એને કર્મ કહ્યું એ કયું કર્મ એટલે કેવી રીતે તમે જીવો છો એને કહ્યું કર્મ આ વાત કરી છો કે શું નામ કહ્યું તારું જીનલ જીનલ આ જીનલ સાથે તમે કેવી રીતે છો એની વાત કરી એટલે જ્ઞાન વસ્તુ સુધી છે એ તો ભેદ પડ્યો છે એટલે પણ ભેદ ના હોય તો પણ આ ભારત માટે આ તો ખરું જ અહીંયા આગળ સાધનો વાળા જીવનમાં અડચણ ના થાય ના થઈ પડે એવું જીવન જીવવું એ છે એ વાત છે એ દાદા ભગવાને આપી છે કારણ કે દાદા ભગવાન એ પ્રમાણે બધા જીવનમાં એમનું જીવન ગયું એ પ્રકારે બોલો અને એ તમે આજીને કી રાહ જે મુંબઈમાં થાય છે ને ત્યાં તો જોયું છે બેન એમાં તે કેટલું બધું એને એડિટ કરવામાં એટલે આપણે સંઘને હું તો મહાત્માઓ નું કઉસ આપતો પુત્રો કે બધાને કહીશ કે આપડી કેટલી કાળજી તપાસ જોઈએ બાબતોમાં ભલે સ્કૂલ છે મોટી છે બધું છે પણ એ તો કશું આપણે જોઈએ છે એમને બોલવું નથી પડતું રહ્યા છે આપડે બધા અનુભવ નથી કહો મને જે તમે ગયા હોતી એમને મળ્યા હોતી હાદાજી મારું માનતા નહીં હોય હું આટલું કઉ છું કેમ સમજતા નહીં હોય આ બધું શું છે તો પછી એ છે શું હમ એ ધીમે ધીમે પડઘા સંન થવા જોઈશે એ પડઘા સંન થવા જોઈશે અને પછી સમરંભ અને આરંભ આપણે જ્ઞાનની વાત કરીએ તારે તમને કહીએ કે સમરંભ તો થાય છે પણ સમારંભ એને શરૂઆતના લેવલથી તે પછી એ તો વાર ના લાગે ને એના રૂપ કેન્સર ની માફક વાર જ નહીં લાગે તમારે અહીંયા જરાક ઉભું થયું ફેલાઈ જાય અંદર ચાલે છે અંદર પછી આરંભ એટલે બોલી જાય બહાર નીકળી જાય કર્મ આ શરીર છે કહ્યું તમને એટલે કે એ ત્યાં આગળ પડઘામાં પણ આપણે આપણું કરતા પણ ના હોય એ તો આપણી આજ્ઞા છે પણ એ આજ્ઞા પ્રમાણે રહી હતી એ જોવાની બહુ જરૂર છે બુસ્થવા માટે આયામ હોય એને પણ આપણે સમજાવી શકાય આ વાત તો આજના જીવનમાં પોતાને પ્રાપ્ત જીવનમાં આજે આ કેવું છે તે સમજાયું એટલે બહુ આધા દાવા શબ્દ બહુ મોટો છે દાદા ભગવાને એમાં બધામાં એક શબ્દ મૂકી દીધું કહ્યું તો કે પોતા પણ અમાર વસંત નવમી વાત બધા હું તો એ નવમી આપતા વાણી ને હજી એ બધા રિસર્ચ થશે આવશે આવશે બધું લોકોને માટે જ છે ને દાદા જ કહ્યું છે ને આજે વાણી નીકળી થવા દો કે છે એ કલ્યાણ બધું બોલી ઉઠશે બધાને બોલી ઉઠશે પણ બોલી ઉઠવા માટે જે જીવતા છે એ જીવતા નિમિત્તો ની જરૂર તો પડશે જ અને નિમિત્તો મારફતે કેવું કેવું નીકળે છે પણ જયંતિભાઈ સાહેબ કેટલું પુરુષાર્થ કરે છે હમ તો ઉલ્લાસ ઉલ્લાસ હિભાઈ સાહેબ આ ઉપાદાન એટલે સમજ નથી પડતી મને આપને ખ્યાલ છે કે કોણ પર પ્રકાશ પાડો આપ ઉપાદાન એટલે શું એટલે ઉપાય ઉપે ભાવ અને દાન ઉપાદાન ઉપાન આદિપુરુષે ઉદાદા ઉપ મૂળ હમ ઉપાદાન ઉપાદાન શબ્દ બહુ મોટો છે જૈન શાસ્ત્ર માં તો જૈન દર્શન માં તો એના માટે ખૂબ ખુબ ચર્ચાઓ છે મારા ધીરુભાઈ સાહેબ ને પૂછો ને આપો દીવભાઈ સાહેબ ને કહો જ્યાં પછી અડધી ગાડી આવી જશે નહી કે દાદા આ ઉપાદાન ઉપાદાન એટલે ઉપાદાન એટલે શું સમજ કઈ કે એટલે સેજા સેજ દીકરી ગયું અમારે આ રેકોર્ડ વાગી ગઈ બધી એવી ના ગઈ એટલે બા અગર બેઠેલા હોય પણ એમની પાસે જ રાખે પોતા હોય ખરું બધું આઈ ને પછી એમને રિફેર કરી નાખ્યું છે બધું તો જે કેતા ગજબ નથી નીકળી બહુ ખુશ થઈ ગયા તા સાહેબ કોને આપણે બોલે ફરી બોલો બોટે શું કયું ખુબ જબરજસ્ત નીકળ્યો અને એની ઉપર તો બઉ લાભો સત્સંગ જયારે અત્યાર તો એટલું આટલું કીધું પણ બઉ સમજાયું નઈ ઉપાદાન ઉપાધ્યા હતા તમે સત્સંગ ઘણું સમજાવ્યું હતું પણ મને સમજાયું નતું એટલે સહેજે નીકળી ગયું સહેજે નીકળી ગયું ઉપાદાન શું છે ઉપાદાન એટલે એમને સમજાવ્યું કે ઉપાદાન દેખાય ને એ આમ શબ્દ તો મૂળ ચેતન ને લાગુ પડે છે પણ કયું ચેતન મૂળ તો કે આ બધા ચેતન ચેતન તો બઉ ગાયા કરે છે ને પ્રાપ્ત કરવા માટે માથાકુટ કરે છે બધા તે ચેતન ઉઘાડું હોવું જોઈએ આપડી બુ એક્સેપ્ટ કરે જોઈએ મધુસૂદનભાઈ સમજાયું ને અને આપણું લોજિક જે કહો તે બધું એને એક્સેપ્ટન્સ થઈ જાય લાગે વાત બધું એટલે એમાં બહાર પડે છે વાણીના માધ્યમ દ્વારા અને પોતાના દેહના માધ્યમ મારફતે એને ઉઘાડું ચેતન કહેવાય એટલે એને પ્રત્યક્ષ કહ્યું એટલે જ્યાં સુધી પોતે પોતાને પ્રત્યક્ષ નથી થયા ત્યાં સુધી એ બીજા માટે પ્રત્યક્ષપણે ઉઘાડા ચેતન સ્વરૂપે ઉપાદાન સ્વરૂપે હોય ના શકે ધીરુભાઈ સાહેબ આપને શું લાગે છે નથી આ ઉપાદાન ની શબ્દ ની ઉપાદાન શબ્દ બહુ ગંભીર છે ગંભીર છે જૈન દર્શન માટે માટે બહુ ચર્ચાઓ થઈ છે એના માટે પીએચડીઓ થાય છે સાહેબ ઉપાદાન निमित, खरीते निमित पर, करवा पर <laughs> कम्ला, कम्ले साल, कम्ले सालन जी चे। <laughs> निमित वगर तो पर नदी सके ना चे है, परंतु आखिर अनुभव प्रमाण समझावाये नही त्या प्रकाश खु थके ख बीजो व्यवहार मना नहीं प्रत्यक्ष प्रत्यक्ष थे तो आज्ञा धर्म छेब करेक्ट दादा भगवानी जसू भाई साहब बहुत समझी गाड़े वडिल बहुत आज्ञा धर्म पर तो बहुत એટલા માટે એમના માટે આજ્ઞા એ ધર્મ સ્વરૂપ થઈ પડ્યું એમનું જીવન બાકીનું બાકીનો બધો વ્યવહાર શું કહ્યું બધો વ્યવહાર ધર્મ સ્વરૂપ થઈ પડ્યો અને બધા વ્યવહારમાં અંદર છે તો બારના વ્યવહારો માં હોય શકે નહી તો કઈથી લાયા ના સમજાયું બેન સમજાયું દાદા હા અંદર છે તો બહાર બધો વ્યવહાર છે વ્યવહાર કોને કયો જે અંદર છે તે બહાર આપણને આ બધા છે અહિયાં આવે છે એટલા માટે નિશ્ચય ને વ્યવહાર બે સાથે રાખ્યા શું કહ્યું નિશ્ચય એટલે ચેતન અને વ્યવહાર એટલે પૂતગલ અને પૂતગલ વ્યવહાર નિશ્ચય એટલે ચેતન અને ચેતન નો વ્યવહાર પણ ચેતન નો વ્યવહાર ચેતનગલ ને સીધી વાત છે કારણ કે આપણે જોયે છે ટકતો નથી આને પેલો તો ટકે છે એટલો સવાલ ટકવાનો સવાલ જ નથી આના માટે છે જ એટલે એને અચ્યુત સ્વભાવ સ્વભાવ કયો કયો અચ્યુત હમણ એવા સુંદર છે થોડો આત્માના આનંદ ગુણ ધર્મ માં એમને થોડું સારું એવું લીધું છે સારું એવું સમજાયું પાસે બધું ઘણું બધું છે પણ ક્યાં મૂકી રાખ્યું છે બધું એનું કહીએ કે આમ કાઢીએ પ્રયોગ કરીએ આમ તો આખા જીવનમાં જે નીકળ્યા રહીએ છીએ જગાએ આ રહી શકીએ અને વ્યવહાર વ્યવહારમાં રહી શકીએ એવું બધું અંદર ખજાડું પડે એક કાઢવાનો ચાલો આજે આનો પ્રયોગ કરીએ લઈએ ચાલો આ લાવ કાઢો સોનુલ બેન તમે માથું પણ ઉપયોગ કરવાનો શું ઉપાદાન શું સૂચવે છે ઉપાય શબ્દ બહુ મોટો છે સાધના એમાંથી આવે છે શું કહ્યું ઉપાય શબ્દ ક્યારે સાથી આવ્યો કે મૂળ છે માટે તો મૂળ શું કહ્યું કે જેમાં કોઈ ઉપાય ની જરૂરત ના પડે પોતે પોતાથી સ્વભાવથી હોય એટલે કહીએ એ ખોટું નથી પણ એને જરાક પ્રકાશમાં લાવવાની જરૂર છે શું કહ્યું હા તો અંદર ફેરફાર થયા કરે ધીમે ધીમે થાય આપણે તો શું ઈચ્છીએ છીએ કે કેમ આ જટલીન થતું નથી જો પાછું આવ્યું હસ્યું છે એટલે જન્મે ઝટપટ તો નથી થતો કેવી સ્ટેજ માંથી પસાર થવું પડે સમજવું જોઈએ ઉપાય ને લાગુ પડે છે એ જળને પૂદગલ ને લાગુ ના પડી શકે અને એટલા માટે શુદ્ધ ઉપયોગ એ પુરુષાર્થ આવ્યો શું કહ્યું ઉપાય એટલે ઉપેય જે છે જેને પ્રાપ્ત કરવા માટેના ઉપાયો છે એમાં કયા ઉપાય થી કે અંદર જીવવા જીવવાની રીતના ઉપાયો થી કેમ કરીને પ્રાપ્ત કરવા અને એનો આનંદ આવતો જાય જે સ્ટેશન જવું છે નજીક નજીક આનંદ આવે જ ને કે આવ્યું આવ્યું મુંબઈ આવ્યું આવ્યું થાય કે નહીં હમ આ સુરત જાય ચલો અડધું આવે હવે આપણે મુંબઈ તરફ જઈશું થાય જ કે સીધી વાત છે આવી રીતે છે એટલે બઉ ઉપાદાન શબ્દો છે પણ જે જૈન દર્શનમાં સમજાયું છે બધા બહુ સારા બુદ્ધિશાળીઓ અને શાસ્ત્ર જ્ઞાનીઓ અને બહુ વિચારકો પ્રબળ વિચારકો એમાં છે कि ना तो मोटी भूल कहवा नहीं खातरी बोले एक सत्पुरुष ने, खोज, ने शोध અને પાછળ પાછળ પગલે પગલે મૂકીને ચાલ્યો જા અને પછી તને મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જાય હું તને ખાતરીથી કઉ છું સત્પુરુષ એ સત્પુરુષને શાસ્ત્ર માં પુરાણ છે તો એ શું અઘરું છે કે સહેલું છે તો દાદા કે છે કે તમને અઘરા જેવું લાગે છે પણ સહેલામ સહેલું છે કરી આપ્યું તો કોઈએ પૂછ્યું નહિ સાહેબ સાહેબ અઘરી પછી થોડા બોલે ખરે પણ પૂછે નહી કોઈ પસંદ નહી દાદા કે બે આપી બે બરોબર છે ને આવે આગળ જાય પાછા ત્રીજી સમજા બોલી જા ત્રણ વાગ્યા સમજા સહેલી કરી એટલું સહેલું નથી એ પ્રશ્ન ના બધી બઉ સમજવા જેવી વાત છે પુણ્યમાં બેન આપણે હમ કે આપણે સમજી ગયા પણ એમાં બહુ સમજી ચાલ કાર્ય કરતું ક્રિયાકારી કેવું તારે ક્રિયાકારી એટલે આપડે કશું કરવાનું નહીં એનો અર્થ એવો નથી સાહેબ શું કહ્યું ક્રિયાકારી એટલે આપણે કઈ કરવાનું એવું નથી પરંતુ અંતિમ પ્રમાણ છે ચરમ પ્રમાણ છે આખું એટલે ક્રિયાકારી જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે આપણને એ મૂળ કારણ પણ ક્રિયાકારી આપણને પ્રાપ્ત થયું છે એ હવે આપણને ક્રિયાકારી સ્વરૂપે પ્રાપ્ત થયું સ્વરૂપે અજવારી ના શકે બને એટલે બે દ્રષ્ટિ પેલી મુખ્ય કહી કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામદારી છું અને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું તો નામદારી શું છે તો કે માનતા કે એ આપણી ચલાયેલી ચાલે છે બોલવાનું જરૂર નથી રહી ત્યારે અઠાવન ની સાલ માં અનુભવ ખુલ્લો થયો એ થયું દાદા અને આપણે બધા જાણ્યું છે આ શું અને આ જીવનની રાહ બધા એમનો આવે જ છે હવે એટલે હવે બધા જ્ઞાન પછી જ બધા આવશે જે એમના નૃત્ય નાટિકાઓ થશે ઓછા એ તપ બે દ્રષ્ટિ મુખ્ય આપી પરંતુ બે દ્રષ્ટિ થી રહી શકાય એવું છે નહીં એટલે તમને આપડે આ જીવન જીવવાનો વ્યવહાર છે તે પરિગ્રહ થી મુક્ત થવામાં આપણે પછી કરવાની સંજ્ઞાઓથી આવેલા ને છોડવાની કરવાની ના થાય છે એમની પોતે કેવા હશે પુરુષ કેવા સામર્થ્ય કેવું આપ્યું છે બચ્ચા ના હાથમાં આ મૂકવામાં એવું થઈ ગયું રમત કરતા બચ્ચા એ ના મુકાય કોઈને આશ્ચર્યકાર છે એમ જ આ બન્યું છે સમજો બહુ જ સમજો આશ્ચર્યકાર માં પરંતુ સાથે સાથે કહ્યું છે કે આ બાકી તમારો વ્યવહાર રહેલો છે એ વ્યવહાર રહીલો છે એટલે વ્યવહારનો ચોપડો બંધ કરી આપ્યો અને એટલા માટે હું મારી અનુભવ થોડા દિવસ મજા પડી જાય છે પણ પછી એમ ઉપશમ થાય નહીં ને અંદરનું પ્રેશર આવે તો પ્રેશર આવે કરવું થાય પેલા પ્રેશરમાં આપણે વ્યવસ્થા હોય છે અદભુત પણ એ છત્રાયા એવી હતી છત્ર ચાલતા હતા અને આપણે ચાલે હાઈ મજા હતી કહીએ છીએ એવી અદભુત રક્ષણ ની હતી અદભુત હતી અને આજ્ઞા દરમિયાન જેવું છે એટલે ફાઇલોનો સંભાળ નિકાલ ફાઇલ નિકાલ આ શબ્દ મૂકીને કલ્પના કમાલ કરી દીધી સંભાવ શબ્દ મૂકી પસારી દીધો અંદર પણ પછી સંભાવ રહેશે આપણે અત્યાર સુધી ચાલુ રહ્યા કરતું હતું જન્મ મર્યા ના ચક્રવાનું બંધ થઈ હવે આપણે તો મુક્તિનું ખાતું ચાલુ થયું એટલે શુદ્ધ આત્મા નું શુદ્ધ આત્મા સ્વરૂપે હદભુત કોણ બોલે તમે હાથમાં લઈને બોલજો હા એ બધાને પછી આ છે ને બધે જ જાય છે આ છેક અમેરિકા સાંભળે છે ખબર નથી આજે કેલિફોર્નિયામાં સંભળાય છે કાલે બિપિનભાઈ નો ફોન આવ્યો કે આટલું એટલું ક્લિયર સંભળાય છે પરંતુ ઇન્ટરનેટમાં ક્યાંક આ બધા તમે ત્યાં કનેક્શનો કરો છો પણ જેને પૂરું જ્ઞાન નથી એવું થયું છે પણ જો મેળવીને બધા સારું છે બાકી અત્યારે એટલી ટેકનોલોજી સુંદર છે કે બહુ ક્લિયરલી બધી જ રીતે જઈ શકે એનું કઈ કારણ હશે ડિફેક્ટ હશે પણ મોટે ભાગે સંભળાય છે આપણે એમને પૂછી ના હશે સરભરો છો તમે બોલો શું કેવા માંગો છો પ્રદીપાને બોલે આજે હાજર નથી એમ હું એમ ના કહી શકું છું આપડે બધા કહી શકીએ આપડી જરૂર છે આપડે બધા પણ દાદા ઘેર દાદા એવા છે કે અહીંયા એક જ જગ્યાએ રે બીજે ના રે દાદા નું સ્વરૂપ ખાલી પોતાનો ના હોય તો વાંધો નહિ આપડે સમજ કિંમત નથી પોતાનો થઈ પડ્યો છે એનું શું કરવાનું એમાંથી નીકળવાનું આપણા એવું છે દે છે કેવી રીતે શબ્દ એવું સુંદર નીકળી ગયો અને શ્રીમદજી ના અનુભવ પ્રમાણ થી જે નીકળેલો શબ્દ હતો એ આપોપુ હતો આપોપુ આપોપાપણું આપોપાપણું એટલે પોતે પોતાના પ્રણય બધું ચલા પણ શું કહ્યું પણ આપણે કશું કરવું નથી પડતું અંદર બધા જીવાય છે આવું એની તો ભાજગો છે આ તકલીફો સાની છે બધી જીવનની આપો પૂ અને દાદા એ પોતા પણ જ્ઞાની પુરુષ અને અનુભવ જ્ઞાન એક જ હોય શબ્દોના પ્રમાણમાં કઈ ભેદ નહીં એ ચાલુ આવતા ક્રમ માર્ગમાં નીકળેલો શબ્દ છે પણ એ બહુ ઉત્તમ અનુભવ પ્રમાણ શબ્દ છે બધાને અંતર કરે એવો શબ્દ છે બહુ સુંદર રીતે જો સમજીને એ પ્રમાણે જીવન આપણું બધું ગોઠવાતું જતું જાય તો સમજાયું ને પણ એ બધું અનુભવ થી સમજવી જોઈએ મહાત્માઓ માટે શું કહો છો આપતા પુત્રો તો તમે બધાને ગાઈડ કરો બધા પણ બીજા બધા શું કરે જ્યાં સુધી અમરેશા કોને આપો ના એમને મોટે જ બોલવા ના પાડી છે ના મહેશ આનંદજી આપો એમને તકલીફ છે ગળાની મહેશ મોટે બોલજો સાહેબ મહાત્મા માટે નહીં થકી દેખાય છે ઉજળા નથી હજી સાફ થયા કાયા ના કપડા દોડત દોડત દોડત દોડત ભટક ભટક ભટક ભટક पपे मुक्त पपल पपल बोले की होले पपे मुक्त चक्कर चक्कर चार गती घुमिया चकरडा परच पर जाळती घुमिया चकरडा मिटाविजो दादा भवना फेर पुंदरडा मिटाविजो दादा भवना फेर पुंदरडा બઉ સરસ જઈ શકશે કરમસદની છે એટલે આવો સરદાર પટેલ અવાજ મોટો હોય અમારા ફોય આયા છે આપણે આ તો થઈ ગઈ હવે ભરત ભટ્ટ નું લઈએ આગળ જઈશું ભરત ભટ્ટ આપણા જે આપતા પુત્ર એમની બધી શરૂઆત કેરીયર આપતા પુત્રો થઈ દાદા ભગવાનની હાજરીમાં એમને ઘરે થઈ એમને બહુ મોટો ફાઈવ બેડરૂમ મોટો ફ્લેટ છે ત્યાં આગળ કેટલો મોટો ફ્લેટ હ એક શનિ રવિંદ્ર પાછા જાય બધે થી આવે એ પૂછે છે દાદા ભગવાન એટલે કે દાદાજી ની ભક્તિ અને તેમની આજ્ઞા માં રહેવું દાદા ભગવાન ની ભક્તિ એટલે દાદાજી ની ભક્તિ અને તેમની આજ્ઞા માં રહેવું એ બેનું ફળ અને તેમાં સારી રીતે રહી શકવાના પુરુષાર્થ માટે ભગવાન ને મળ્યા અને તમારા પિતાજી તમે બંને તો ખૂબ ખુબ વાતો કરી છે સત્સંગ સાંભળ્યો છે હમ અને તમારી નિષ્ઠા અદભુત રહી છે તો એ નિષ્ઠા એ જ તમારી ભક્તિ છે समझ तमने शु भक्ति रहे शुद्ध आत्मा छू शुद्ध आत्मा छू आज मारा प्रज्ञा प्रकाश ऐसी दादा भगवान अंदर हाजर અને પ્રજ્ઞા પ્રકાશ મને એમને હાજરીનું પ્રમાણ આપે છે અને પ્રમાણ થી મને બઉ સારી રીતે હું રહી શકું છું તમારો અનુભવ તો છે એટલો બધો એ નથી શું હું આસ્થાને તો ના જ કહી શકું પણ તમને જયારે લાગે છે તે એટલે બંને આપણે આજ્ઞા મર્યાવાની આપણી નિષ્ઠા પરંતુ પ્રાર્થના એની જોડે રહ શક્તિ માટેની કે જેને માટે તમને આ પ્રશ્ન ઉઠે છે તો પછી એને અત્યારે લઈશું શું કરીશું મમ્મી પછી રાખીએ આ નૈના કોણ છે નૈના તું બેન કે છે ને એમાં તમારો પ્રશ્ન છે ને તમારે કોઈ વ્યક્તિગત આ બધો પ્રશ્ન પર્સનલ છે તમારો કોઈ વખતે તમે કાં તો કોઈ આપતા પાસે સમજવા કોશિશ કરજો અથવા તો અમારી પાસે કોઈ વખત સમય કાઢજો હમ મીનાબેન છે આયા છે પછી એસ પટેલ એમને આપતા સૂત્ર દાદા ને પૂછ્યા છે ત્રણ પ્રશ્ન છે બોલો હવે દાદા સૂત્ર માં કહ્યું છે બે રેલવે લાઈન ના પાટા છે કોઈ દાળો ભેગા થાય નહીં એટલે નિમિત્ત અને ઉપાદાન બે રેલવે પાટાઓ જેવું છે એટલે કે નિશ્ચય ને વ્યવહાર નિશ્ચય ચેતન છે વ્યવહાર એ જળ છે જળ એટલે કે જીવતું જડ જળ શબ્દ ના જીવતા પણ કહેવાય છે પણ ખરી રીતે આપણે એવી રીતે સમજવાનું સમજાવ્યું છે પણ કોઈ માનતું નથી એવું કોઈ એવું નથી એમ કોઈ એ તો છે સુધી રહ્યા કરવાનું બધું સમજાયું ને આ બધું વિચારે કરીને બધું સમજાવવું જોઈએ તો આ આપતો સૂત્ર ते कहू नमो विरा गए मरण थे जन्म थे आ तो बिल बैठे आगर व्हा जन्म मरण ये अवस्था न चाहिए छता अंदर संजोगों संजोगों चार प्रकार मुख्य संजोगों क्रोध करे अथवा तो मान रखा અથવા તો માયા થી રેવાય રખાવડાવે અને લોભ અંદર થી રહ્યા કરે એટલે ક્રોધમાન માયા લોભ આ અંદર થી આપણને સતત એવી રીતે જીવાડ્યા કરે છે કારણ શું કે આપણે પોતાને જ જાણતા નથી હોતા કે હું કોણ છું અને જે નથી એને સારી રીતે અમે જીવ્યા કરીએ છીએ એ ક્રોધમાન માયા લો જીવાડે છે એનાથી જીવીએ છીએ પાછા ટૂંકામાં એને રાગ ને દ્વેષ કયા ક્રોધ ને માન ને દ્વેષ કયા અને માયા ને લોભ ને રાગ કયો એટલે રાગ ને દ્વેષ આ બે અને આપણામાં દ્વંદ બહુ મહત્વ દ્વંદ બધે છે પણ આમાં મુખ્ય પુરાણોમાં શાસ્ત્રોમાં પણ આપણને સમજાવવામાં આવ્યું છે કે આ બે આ બે ની વચ્ચે બે રાક્ષસો કહેવાય છે એની વચ્ચે આપણે કેવો ખુડદો આપણો નીકળે છે કોઈને બધાને ના કોઈને કહી શકીએ ના સહી શકીએ દરેકનો અનુભવ થાય છે આમાંથી આ વાત પૂછી એટલે જ્ઞાની પુરુષ મળે તો તરત આપણે ભાનમાં આવી જઈએ ભાન ભૂલેલા આ ભાન ભૂલેલા પૂછીએ કે ક્યારે ભાન ભૂલ્યા હતા શરૂઆત ક્યારે થઈ એવું નથી ભ્રાંતિ ને શરૂઆત ના હોય સર્કલ ને શરૂઆતને છેડો હોય જ નહીં ઈંડું થયું કોઈ કહી શકે નહીં ચાલ્યા જ કરે બીજમાંથી વૃક્ષ કે વૃક્ષ માંથી બીજ ચાલ્યા જ કરે છે ને કૃષ્ણ ભગવાને પણ બહુ સારું સમજાયું છે આ તો સંસાર વૃક્ષ ને આ તેને કે જેના મૂળિયા અધ્ધર છે વૃક્ષ નીચું છે આત્મા સ્વરૂપમાં ધીમે ધીમે સમજમાં આવતું જતું જાય એટલે કે આપડી બુદ્ધિમાં એ પ્રમાણે બુદ્ધિ કબૂલ કરતી જતી જાય તેમ તેમ એમાંથી એનું વળવાસ પણ જતું જાય છે અને તો ભારતના જીવો પુનર્જન્મ માનનારા છે એ પ્રોસેસ માં ચાલ્યા જ કરે પણ જ્ઞાની મળે તો વન પોઈન્ટ ટુ બિલિયન ની પોપ્યુલેશનમાં એક નથી એક નથી ઉઘાડું ચેતન એટલે દેખાય નહી એવું ચેતન શું કહ્યું ચેતન દેખાય એવું છે નહી બ્રહ્મ દેખાય નહિ કોઈ ને અનુભવ જરૂર કરાય તમને શું કહ્યું અનુભવ કરી શકો છો તમે પણ અનુભવ પુરુષો હોય એમની કૃપા ઉતરે તો તમારે અનુભવ પ્રમાણે તમારા આત્મા આવે એ બીજ સ્વરૂપ પડે છે આખું અને બીજ સ્વરૂપ પડ્યા પછી તમારું એ દેહ ની અંદર બાકીના વ્યવહારમાં એ પ્રકાશ બધો આપતું જ જાય છે અને તમને પોતાનો જ આનંદ જે પોતાનું સત સ્વરૂપ છે બ્રહ્મ સ્વરૂપ છે આત્મ સ્વરૂપ છે અને એ પ્રમાણે તમારું બીજ પડ્યું એટલે તમારે બીજ ઓરિયન્ટેડ થયા એટલે અંદરનો છે સ્વભાવ એ બ્રહ્મનો આત્માનો આનંદ છે એટલે સત ચિત આનંદ કે છે અને વ્યવહારમાં પુરાણોમાં ને શાસ્ત્રોમાં અને શાસ્ત્ર જ્ઞાનીઓ પંડિતો બધામાં ધર્મોમાં પણ આ રીતે સમજાયું છે કઈ રીતે તો કે અને સત્ય માટે તો બધા ધર્મો એક્સેપ્ટ કરે કે ભાઈ સત્ય બોલવું જોઈએ અસત્ય ના બોલવું જોઈએ એટલે એ પ્રમાણ છે આ બાર પરોક્ષ છે રસ્તાની આગળ જઈએ ભાઈ દાદાજી શું છે બોલ આ મારી ચોઈસ છે ને આ સારું છે એવું એમ લાગે કે અત્યારનું છે ના મેં એમાં આપડું દ્વેષ ગમે એટલે શું હતું કે જેના પર બહુ રાગ થઈ ગયો હતો અતિરાગ એટલે અત્યારે એ અત્યારે જ રાગ આપણી અગર આવ્યો છે એટલે એને દ્વેષ સ્વરૂપે દ્વેષમાં જ રાગનું બીજ પડે છે અને રાગમાં દ્વેષનું બીજ પડે છે આ નિયમ છે પણ કળિયુગમાં ખાસ કરીને આ દ્વેષ વાળો સમય વધારે છે એટલે એમાં બધા સૂક્ષ્મ એ રાગના બીજ પડ્યા કરે એ બધું બહુ ખાલી થતી ટાંકી મુખ્યત્વે બે બે દ્વંદ બધા ઘણા પ્રકારે કહેવાય મુખ્ય ગમવું ને ના ગમવું આગળ मोक्षना प्लस संसारा माइनस कर नाखे मूल भावना पीछे उड़ी जाए भावना तो एक धारी हो तो કઈ આપવું ના જોઈએ સુખ પ્રાપ્ત કરવું છે કે હું સુખી થાવું તો સુખની ભાવના એવી હોવી જોઈએ કે પછી એ સુખ પ્રાપ્ત થવામાં ગમે તો આ પ્રકારો આવે પણ એ ભાવના આપણને અચલ રહેવી જોઈએ સમજે બિલકુલ નિશ્ચર રહેવી જોઈએ પણ એ સહેલું નથી એટલું જાગ્રતિક્ષા કેવાય છે નિંદ્રા આવે શરીર પણ એને ઊંઘમાં આ તિત અંદર મશીન ચાલ્યા કરતું હોય એવું અંદર અંદર હોય તો એની પાસે પોતે કર્મ ફર શરીર લાયા છે ને એમાં નિશ્ચિત એટલે તમને ખ્યાલ હમ સામાન્ય બધું છે ને બહુ બહુ મોટો વિશાળ વર્ગ છે આગળ જઈએ આપતા સૂત્ર નંબર ત્રણ હજાર પાંચસો ને ચાર दीपक भाई दादा भगवान सूत्रक है पौदगलिकड़ कह पौगलिक आत्मिक नहीं ब्रह्म प्रत्यक्ष लघुपण बतावे एट्लो मोटो थो एना हरिफाई में संसार અસલ મોટાનો મોટાપણા અર્થ છે દાદા કયો એ પરમાર્થ બહુ સારો કયો કે જે નાનો થઈ જાણી શકે તે મોટો હોય શું કહ્યું એટલે નાનો થઈ જાણી શકે કેવી રીતે કહેવાય એટલે આપણા ભારતમાં વિવેક ને બધા સંસ્કારો છે ને બધા આપણે વડીલોથી નાના નાના એનાથી નાના એ બધા કેવા સંસ્કારો ચાલે આવ્યા છે મોટો પછી એનાથી મોટાનો રાખે એમ કે છેક સુધી ચાલ્યા કરે છે વિનય કહે છે ને એ બધો ચાલ્યા જ કરે છે બીજા ધર્મોમાં હોય જ એ તો પરંતુ હકીકતમાં મોટાપણું દાદા એ અંદર ના જીવનને રીત રસમથી સમજાયું કે આપણું અંદરથી રીત રસમ જીવન કેવું છે કે બધા જોડે હરિયે બધા આપણને માન આપે સન્માન આપે મોટાપણું બતાવે બધું કરે પણ અંદરથી આપણને એવું ના રહ્યા કરે કે ના આ તો બધું વ્યવહાર કરે છે તે હું ક્યાં છું સમજાયું એટલે બધાને બીજા બધા કરતા નાના લાગે આજે સંત બેઠા હોય ગાદી ઉપર પણ બધા બેઠા હોય કેટલી મોટી સંખ્યા બધા સાંભળતા હોય છતાંય સંત લાગે કે આ તો મને અહીંયા આસને બેસાડ્યું છે એટલે બાકી હું તો બધાની સાથે જ છું અને બધાના જ એમાં એવી રીતે હોવું જોઈએ સમજાયું અને જ્ઞાની પુરુષ માટે ખાસ કરીને આપણે આપણા જીવનમાં આ મોટા નાણાંની સ્પર્ધામાંથી નીકળવા માટે આપણે જ્ઞાની પુરુષથી જેમને મળ્યા છે એવા બધાના એમાં એમના ચરણ ની રજ થઈને એટલે લઘુત્તમ નાનું એટલે લઘુ લઘુ અને મોટું એટલે ગુરુ ગુરુ લઘુ એટલે આ શરીર સ્વભાવ ગુરુ લઘુ છે પણ બ્રહ્મ સ્વભાવ અગુરુ લઘુ છે એક સરખું છે પ્રત્યક્ષ લઘુપાનો એટલે આવે સ્વાતી બેન માર્ચ બે હાજર બાર ના અક્રમ વિજ્ઞાન માં આપણા સત્સંગ નો લેખ આવેલ છે આ સત્સંગમાં આપશ્રી એ પુનર્જન્મ વિશે નીચે મુજબ તમને લખો છો કે આ બાબતે તમને એમ સમજમાં આવ્યું છે કે મારું જ્ઞાન સ્વરૂપ એટલે સંજોગોના દબાણમાં જે પ્રકારે જ્ઞાન ના ફેલાય તે પ્રમાણે પૂદગલ બંધારણ થાય એટલે કે જ્ઞાન ના સ્પંદ પછી અર્થું ફરતું છે હાલતું ચાલતું છે જથું આવતું છે એને આપણે સ્થિર માની અજ્ઞાન છે એટલે પોતે શરીર ને બધું શરીર બધી ક્રિયાઓ બધી પીગળતી બરફની લાદીઓને પીગળતી હોય પીગળતી છે અને એની અસલ જગ્યાએ જ્યાં હું છીએ આપણે ત્યાં હું પણ માનવું એ જ્ઞાન છે એટલે પૂદગંધું બંધારણ તો બુચદી વસ્તુ છે શું એ તો બંધ કહેવાય કર્મ બંધ કહેવાય ગીતાજીમાં કૃષ્ણ ભગવાને સમજાવ્યું છે આખું તે પ્રાપ્ત મનુષ્યનું જીવન અર્જુનને સમજાવે છે આખો બોધ છે એમાં બેઝિક આ જ છે પણ એ કોઈને મરમ પકડાય નહીં આજે કોઈને નહીં પકડાય અને એટલા માટે વિશ્વમાં મંતવ્યો પ્રવર્તી શકે છે રશિયામાં જોયું આપણે બની શકે છે કારણ કે આખા ભારતમાંથી કોઈ પણ એક કૃષ્ણ ભગવાનને હકીકત સ્વરૂપે સમજાવી નથી શક્યું હકીકત સ્વરૂપે ભક્તિ છે આપણી બધી જ છે એ તો એમનું યશનામ કર્મ એવું છે એટલા માટે પૂજાય છે અનુભવમાં બહુ સારી રીતે આવ્યો એટલે મારી ગીતા શ્લોકો મને તે કઈ ના આવડે શું પણ પાંચ હજાર વર્ષ પેલા કૃષ્ણ ભગવાન હતા ને થતું તે હજુ મારી આજે છે નામ અને ફુવા છે નરેન્દ્રભાઈ આજના ડોક્ટર છે બહુ બહુ રહી લાવે આપડે ગીતા ની વાત કરી તો આપડે સાત અધ્યાય સુધી ગયા છે આપડે સશક્તિ કારણ કે જ્ઞાની ના હૃદયમાં કૃષ્ણ ભગવાન નો મર્મ છે એટલે આપ થકી જો આખી ગીતા અઢાર અડ્યા સુધી જઈ શકે તો બહુ લાભકારી થશે જોઈયા મીન કેટલું છ મહિના નું ફેર છે આ ઉંમર છે ને પણ હજુ અમે સોજીતા સોજીતા એટલે સોજીત્રા ને ત્યાં આગળ લંડનમાં અહિયાં બધે બઉ સુંદર કામ કરે છે બહુ સારી રીતે આ સ્વાતિનું તારું બીજું પૂછવું જ કે મને વેદાંત નો શબ્દ છે ઉપનિષદોમાં છે અને જૈન દર્શનમાં પણ છે નિધિદ્યાસન શબ્દ બહુ અગત્યનો છે નિદિધ્યાસન એટલે જે જોઈએ તે રૂપ થતા જઈએ આપણે હમ હવે શું જોવું છે સમજવાનું તમારે આપણું નિરાકારી પણ આપણને એ ત્રીજરૂપ થતા જતા જઈએ આ સાકારી શરીરમાં સમજાયું એટલે એ થઈ ગયું ચાલો દાદાજી ધીરુભાઈ લઈએ આપડે છે પાંચ એક મિનિટ લઈએ પાંચ દસ મિનિટ એટલે મારું વિતરાક સ્વરૂપ ખરેખર દર અસલ છે તો વિતરાક સ્વરૂપ દર અસલ છે તો દરેક આપણા અંદર અંતસ્કરણમાં જે જે કઈ ચાલતું હોય એ દરેક ચાલવામાં એનો પાછળનું કારણ જાણવાનું એનાલિસિસ જે થાય કે આ ક્યાંથી આવ્યું ને કેમનું આવ્યું એમ તો એ વખતે વિતરાકતા જતી રહે છે કે એવું કશું નથી રહેતી જતી નથી રહેતી પણ એનું અંદર મનન ચાલ્યા કરે છે મનન ચાલ્યા કરે છે મૂળ શોધવા માટે પરંતુ ધીમે ધીમે સમજાશે કે એ તો જ્યાંથી આવ્યું હતું ત્યાં જઈ રહ્યું છે જઈ રહ્યું છે એટલું સમજાશે ને તો બહુ કામ કરશે તમને આ છે અને હું આ છું એ એ તો જરા લઈ લઈએ આપડે ભાઈ શું પૂછવું કે એ વસ્તુ જુદી તારે નજીક કોણ છે આપતો પુત્ર તો એમને પૂછી લેજે હા એમને વિગત થી સમજાવજો હમ ખબર છે તમને આ ધીરુભાઈ ગાઠાણી હમ નેચર ના અનુભવ સૂત્રો અમારા અનુભવ સૂત્રો છે અને છૂટી જાય તેવા સ્વભાવ વાળો જ્યાં સુધી ચીટકવાનું બંધ નહીં થાય ત્યાં સુધી છૂટવાનું બંધ નહીં થાય અને સંપૂર્ણ છૂટવાનું બંધ નહીં થાય રાશિમાં જીવ આવ્યો હવે પછી ભાન માં ના આવે ત્યાં સુધી સમસરણ માર્ગ છે એ તો ચાલે જ કરે ને સમસરણ માંગે સરકતો અને સરકતામાં સરકતો છે જોડે એટલે સરકતો જ રહ્યા કરે એ સરકવામાં સરકવા માંથી એવો યોગ આવે અને જ્ઞાની પુરુષ માં એને મુક્ત કરાવે અને સ્થિર કરે ત્યાર પછી સરકવાનો બાકી ભાગ છે એ નીકળી જાય એટલે ભાન માં આવે એટલે જ છે ને એ કર્મ ફળ કૃષ્ણ ભગવાન આ કહ્યું છે આખું જીવન કર્મ છે પરંતુ એમાં તું જીવી રહ્યો છું એ તારો અધિકાર વાળો તારો પકડી લે ને બધા ખરી રીતે કર્મ યોગ અને જ્ઞાન એટલે યોગ એટલે ભક્તિ સ્વરૂપ બતાવ્યું છે એને કર્મ ભક્તિ સ્વરૂપે હોવા જોઈએ એવી રીતે ત્યારે જ્ઞાન જોડે એનું એ અનુસંધાન થાય પણ એ બધા જુદા જુદા સમજાય ખરી ત્રણેય અભિન્ન છે અને એટલા માટે માહિર ભગવાને છવ્વીસો વર્ષ પર જયારે ગામડાઓની ભાષામાં બધા મનુષ્ય સમજાવ્યું કે તમે ભારતમાં જન્મે છો તો તમારે જીવન તમારું કેવી રીતે હોવું જોઈએ કે તમને આ જીવવાનો યોગ મળ્યો છે હ તે એવી રીતે જીવી જાઓ એટલે કે ઉપયોગથી અન્ય માટે જીવો એ ભારત નું જીવન છે અન્ય માટે જીવો એટલે આપણે બધા સમજાતું નથી કેવી રીતે અંદર જીવવાની વાત છે એ આપણી વૃત્તિઓમાં રહે છે વૃત્તિઓમાં જેને ઓબલાઇઝિંગ નેચર કે છે આ રીતે જ ગયેલું છે પચીસ ચોવીસ માં સૂત્ર નંબર એકસો અડસ લઘુભાવ એક જ એવો છે કે જે પોતાનું અમરપથ સાચવી આપે છે रिलेटिव पद ए अमरपद स्वपद अमरपद लगुवी लिखिव छो कारण लघु भाव, भाव शू तो के मुक्त थेगल मुक्ति पाल पूदगल बहुत सुंदर हम्म मुक्ति पन वचन काया मन वचन काया, मन वचन काया मुक्त थोड़े એટલે મુક્ત પોતે થયો છે એટલે કોણ કે મન વચનકા છે આખું સમજાય એટલે જીવન મુક્ત દશા કહીને અને એમાં એ મુક્તિનો સ્વાદ આપણને આ લઘુ ભાવે કરીને સચવાતો જતો જાય તેમ તેમ આપણી मुक्त दशा महा एट्ल मोटी नहीं विकास प्रकाश लादो ए प्रकाश बर्धम ब्लॉक नहीं थत ब्लॉक निकर कर लघु बाबो ब्लॉक का दूर कर नाखे प्रकाश शरीर थे शरीर कर्म फिर बढ़ रुंदेलू पे बसो सूत्र व्यवस्थित मी आज्ञा व्यवस्थित क्यों तो व्यवहार व्यवहार दृष्टि से व्यवहार खुल्लो थो नहीं तो नहीं, नहीं तो व्यवस्थित व्यवस्थित आज्ञा पी व्यवस्थित आज्ञा बफम व्यवस्थित आज्ञा पुभव खुलो करे एक आज्ञा एक, एक आज्ञा पर को रही सकते बहुत सारू रही सके तो घू सार बहुत सारू समझे એટલે આ તો ચેતવણી સ્વરૂપ છે કે કોઈ એક થી દાદા એ તો બધા સહેલું કરીને કહ્યું કે એક પારશો મારી જેમ છે તેમ છે તેમ તો પાંચે પાંચ તરી જશે એ કયું ખરું પછી આપણે એના શબ્દમાં લઈ જઈએ છીએ મુશ્કેલી આપડી આ થાય છે જેમ છે તેમ શબ્દ ચૂકી જવાય છે આપણાથી સહેલું પડી ગયું ઉઠાવી લીધો આપણે આ વાત સમજાય બઉ સમજવા જેવું છે હમ એકબીજાનું સંલગ્ન બહુ સંકલન છે અદભુત શું જીવ અને શિવનું એટલે બે રીતે હોય बराबर धीरू भाई व्यवहार अंदर अंदर, अंदर अंदर चाल कर व्यवहार ऐसी बोलातु होने पांच इंद्रिओ हो थी बे अनुभव व्यवहार है બરોબર છે એવું નથી ભાન આત્મા ખુલ્લો થયો છે હવે ભાન આત્મા ખુલ્લો થયો છે સમજાયું ને એટલે ધીમે ધીમે જાગૃતિ ના જ્ઞાન આત્મા થવો જોવો જોઈએ જાગૃતિ ના અને જાગૃતિ એવી હોવી જોઈએ કે જે આપણને પ્રાપ્ત સમજણ એ પ્રાપ્ત વસ્તુ છે અને સમજ એનું પરિણામ છે સમજ્યું કે નઈ એ ખાસ સમજવાનું આપણે અને જ્ઞાની પુરુષ કે છે અમે બીજું કશું કરતા જ નથી બધા કહે કે તમારથી આ થઈ ગયું તે કશું ના કરી શકે दादा भगवाने कहू के संदास जवांत्र सत्ता भगवान सत्ताई राी धराई नहीं आदिनाथ कोई धराई सकू कारण के संदास जवा सत्ता कई कोनी है समझव दादाए तो भेद विज्ञान एवं सुंदर आप મૂળ બ્રહ્મનો સ્વભાવ આત્માનો સ્વભાવ અને શરીર અને શરીરનો સ્વભાવ બે જુદો એ જુદું હોય એટલે આજ્ઞાધારી ચાંચ એ પ્રમાણે રહેવી જોઈએ કે વ્યવહારને નિશ્ચય છૂટું રાખે સમજવું ને છૂટું રાખે દૂધ ને પાણી સાથે છે છતાં પણ આજે દૂધ એના સ્વભાવથી પાણીમાં પાણીને એને ભરવાદ નથી દેતું અને પાણી ક્યારે પણ એને દૂધની જોડે રહ્યા કરવાથી પણ દૂધ સ્વરૂપ થતું જ નથી આ હકીકત ખરી કે નહીં અને પાણી વગરનું દૂધ ક્યાં જોયું તમે મને કહો અમેરિકામાં ડબ્બાઓ મિલ્ક ફૂડ અરે એવું નથી દૂધ ને પાણીનો સંજોગ છે હમ ત્યારે તો ઘી મળે છેલ્લે છેલ્લે છેલ્લું આ છે કોનું છે જ્યોતિબેન છેલ્લું છે આપણે લઈ લઈએ ભાઈ શું પૂછ્યું દાદાજી આશક્તિ અને મોહ વચ્ચે કૃપા કરશો એટલે કે જે આશક્તિ સંસાર પ્રત્યે એટલે કે પુત્રો પ્રત્યે હોય તેને સંપૂર્ણપણે જ્ઞાન ભક્તિ તરફ કેવી રીતે વારી શકાય આસકિત મો આસકિત તૃષ્ણા કે છે તૃષ્ણા એટલે તૃષ્ણા મોહ એનું સમજે છે તૃષ્ણા ને કે છે અને એમાંથી આશક્તિ એ થાય છે એટલે પરિણામ છે એટલે મોહ એટલે શું તો કે જે આપણે ઊંઘ નથી તે હું માનવા પણ અત્યારે તમને પોતાનું હું તમને પ્રાપ્ત છે તો પુત્રોપત્ય પુત્રોપત્ય કેવી રીતે જ્ઞાન ભક્તિ તરફ વારી શકાય કોને પુત્રો વારવાની વાત કરો છો કે તમારે વરવું છે તમે કોઈને જ્ઞાન ભક્તિ તરફ વાળી ના શકો એ તો જ્ઞાની નું કામ છે પણ તમારે તમે પોતે જ્ઞાન ભક્તિ થી વળો તો પુત્ર તમને જોઈને એટલા માટે દાદાએ એક અદભુત સિદ્ધાંત આપ્યો કે આ જગતમાં આ તો બધાને કામમાં લાગશે આખા આખા ભારતમાં વિશ્વમાં કે કોઈ કોઈને કિંચિત માત્ર સુધારી શકે નહીં સિવાય કે પોતે સુધરી જાય પોતે સુધરેલું છે બધું સમજે પછી એની નજરો એવી થઈ જાય બીજું તમે પૂછો છો ઉદય કરણ ફોર્સ વખતે તન્મ તન્મ આગળ થવાતું નથી પરંતુ તમને ભાષે છે ખાલી જેમ આપણે રણમાં જઈએ પાણી બહુ તરસ્યા થઈને બહુ ચાલ્યા પાછું તન્મ તે રૂપ જ થઈ જાય એટલે ખાલી ભાષે છે એટલે આ બધું તમારે સત્સંગમાં આવો તો સમજાય થોડું અને આપતો પુત્ર બધામાં હમ અને આ બહેનો સત્સંગમાં જશો ને તો વધારે સારું સમજાશે ક્યારે છો તો પછી તમારે જવું તો એના મમ્મી છો તમે પેલા આર્કીક ના સત્સંગમાં બઉ બેસવું પડશે હજ્ઞા વગર જાગૃતિ જ ના પ્રજ્ઞા એટલે આત્માની આત્મા પ્રકાશ ખુલ્લો થયો તે સમજાયું હ એટલે આ બધું તો બઉ છે આગળ પડાય અનેક બાજુ કશો લેવાનું છે ચાલો કઈ નહીં સમજી ગયો તમે તમારી વાત સમજી ગયો કઈ નઈ કઈ નઈ ભલે ભલે ભલે ચાલો आपने से जाए करें। जाए सची दानन। आज नो नो बेनो नो सत्संग बेन हरीश भाई पतेल ना 301 काना फ्लेट 52 उर्मी चार रस्ता पास अकोटा खाते रहते आती काल ने गुरुवार स्वरूप वितन भक्ति सांसानंद पटेल नाने एक गिरदानगर सोसायटी सोनल पार्क अरुणाचल समता सुबह शनिवार जोशी निवास स्थापना सत्यावीस गीता पार्क सोसाय दरबार चौकड़ी माजलपुर कामें रह आज प्रसादी निमंत्रकों मंजूबेन गोपाल भाई पटेल कविठावाड़ा जागृतिबेन तरुणाई मोदी स्वातिबेन पंचाल એમ ત્રણ ફેમિલી તરફથી આજે આયોજન કર્યું છે નમો વિતરાગા નમો વિતરા ગ નમો અરિયંતાળમ નમો સિદ્ધાળમ નમો આય રિયલ નમો વઝાયાણમ નમો લુઈ સવ સાઉમુકારો મંગલાંચાંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતેસુ ઓમ નમ શિવાય શિવાય જય સચિદાનંદ જય સચિદાન આપણે આ લગામ છોડી દેવાનો પ્રયોગ નું બ્રિફિંગ આપતો પુત્ર પુલીનારંદજીએ જયારે એક પેમ્પલેટમાં કર્યું છે જેની કોપી પ્રસાદી સાથે મળશે તો મહાત્માઓ ખાસ લઈ લેજો જય સચિદાન દાદા ભગવાન જય જય કાર અસીમ જય જયકાર હો દા ભાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દા ભગવાન ના જયકાર દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના જયકાર દાદા ભગવાન ના અસીમ જય જય કારા ભગવાનના અસીમ જય જયકાર રાધા ભગવાનના અસીમ જય જય કાર